159 શ્લોક નંબર વન ફિફ્ટી નાઇન નારી દરિદ્રોવાચ્યમ દુર્વચ હવે સુવાસીની બાઈઓના વિશેષ ધર્મો કહીએ છીએ कटूक वचन न बोलव हमें पति वाली सदवा स्त्रीओना विशेष धर्म चार श्लोक कहे जेनो पति जीवित हो सदवा स्त्रीओ पोता પતિ આંધળો હોય રોગી હોય દરિદ્ર કે નપુસક હોય તો પણ તેને બને છે માટે એવો નિશ્ચય કરીને તેના અંધપણું આદિક ધ્યાનમાં નહીં રાખીને તેના અંધપણું આદિક ધ્યાનમાં નહીં રાખીને અતિ પ્રેમથી સમયે સમયે યોગ્ય ધ્યાનમાં નહી રાખીને અતિ પ્રેમથી સમયે સમયે સેવાથી તેને સેવવો પોતાના પતિની સેવા કરવી તે જ સધવા સ્ત્રીઓનો મુખ્ય ધર્મ છે તે પતિ કદાચ દુર્ભાગ્યવશ અંધ થયો હોય તેને પ્રમેયાદી અસાધ્ય રોગ થયો હોય તે અતિ નિર્ધન હોય અથવા નપુંસક હોય તો પણ તે પતિને ઈશ્વરની માફક સેવવો શ્રીમદ ભાગવતમાં નારદજીએ કહ્યું છે કે યા પતિ હરિભાવે ન ભજે શ્રીરીવ તત્પરા હરિયાત્મના હરેર લોકે પત્યા શ્રીરીવ મોદતે જે પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ સમજીને લક્ષ્મીજીની જેમ પતિ પરાયણ લક્ષ્મીજીની જેમ પતિ થઈને તેની સેવા કરે છે તો તેનો પતિ ભગવાનના વૈકુંઠ લોકમાં ભગવાનના સારૂપ્યને પામે છે અને તે લક્ષ્મીજીની જેમ ત્યાં રહી તેની સાથે આનંદ કરે છે ભરતુહુ શુશ્રૂષણમ સ્ત્રીનામ परोधर्मो ह्य मयया तद्बंधूना चल्याण्य चा प्रजा चापोषण दुशिलो दुर्भगो वृद्धो जड़ो रोग्य धनोपिवा पति स्त्रीरन हातव्यो लोके पातकी। हे कल्याणी गोपियो स्त्री परम धर्म एज है कि पति ने तेनी तेना भाई वगैरह सेवा निष्कपट भाव करें संता लालन पोषण करे जो स्त्री मरिया पी उत्तम लोक प्राप्त करने चाहती हो एक पातकी न होता पति न्याग न करे भले खराब स्वभाव वालों भाग्यहीन मूर्ख वृद्ध रोगी के निर्धन केम न हो कश्यपे कहू के पति रेवा नारीण दैवतम परम स्मृतम સ્ત્રીઓને તેનો પતિ જ પરમ આરાધ્ય ઈષ્ટદેવ છે તેમજ તે પતિની આગળ ક્યારે કડવું વેણ ન બોલવું અર્થાત્વ પ્રકારે તેને અનુકૂળ અનુવર્તન કરવું તેમ પણ જાણી લેવું અને તેને અનુકૂળ વચન બોલવું યાજ્ઞવલ્કે ઋષિએ કહ્યું છે કે સ્ત્રીભી ભરતૃ વચ કાર્યમેશ પર કાર્યમેશ ધર્મ પર સ્ત્રી आ शुद्धे संप्रीतियों संप्रीतियों ही महापातक दूषित स्त्रीओ आज्ञा में रह संप्रतीक्ष्म ज्यादी महापातक मे शुद्ध थे त्या सुधी एनी प्रतीक्षा कर महापातकी हो तो एन त्याग करवा સમય ત્યાં કરવામાં દૂષિત સ્ત્રીઓએ તેના પતિની આજ્ઞામાં રહેવું તે જ તેનો સર્વોત્તમ ધર્મ છે કદાચ તેનો પતિ કોઈ મહાપાપ કરી બેઠો હોય તો તેનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થાય ત્યાં સુધી તેની રાહ જોવી પણ તેને છોડી ન દેવો નારજીએ પણ કહ્યું છે કે સ્ત્રીદેવાના બંધુસ્વનુવૃત્તિવ્રત ધારણ સમાર્જનોપલેભ્યાં ગૃહમંડલ વર્તન સ્વયંચમિત્ય પતિને દવ માનનારી પતિવ્રતા સ્ત્રીઓએ તેની સેવા કરવી તેની અનુકૂળતા જાળવવી પતિના બંધુજનોને અનુવર્તીને રહેવું અને હંમેશા પતિનું જ વ્રત રાખવું ઘરને વાળી લીપીને સ્વચ્છ રાખવું ઘરમાં રહેલી વપરાશની વસ્તુઓને પણ શુદ્ધ અને સાફ રાખવી પોતાના શરીરને પણ સ્વચ્છ અને વસ્ત્રાલંકારથી અલંકૃત રાખવું શ્લોક નંબર 160. ૌણીનો સાહજીકો અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપ અને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવ વિદ્યા કળા તથા ધર્મ આદિ થી યુક્ત હોય તો પણ તેનો પ્રસંગ સહજપણે અન્ય કામકાજ ને લીધે વગર ઈચ્છા એ થયો હોય તો પણ તે ન કરવો ટાળવો વારંવાર તેની સામે જોવું તેની સાથે વાતચીત કરવી તેની સાથે ઉભા રહેવું આવો કોઈ પણ નિકટતાનો સંસર્ગ રાખવો નહીં યુવાની ઉંમર છે અન્ય પુરુષ પ્રસંગના ત્યાગમાં જેમ રૂપ ગોરૂપ ની કઈ વાત જ નથી અન્ય પુરુષનો પ્રસંગ ત્યાગ છે ત્યાગ કરવા જેવો છે નિમિત્ત છે તેમ ગુણ પણ ક્યારેક નિમિત્ત બની શકે છે ગુણનું તાત્પર્ય છે પોતાની અનુકૂળ પ્રતિકૂળતા પોતાની અનુકૂળતા ભાષતી હોય તો પણ सहज सहजपण प्रसंग न करव महाभारतनाशासिक पर्व में शंकर कहू के सहसा प्रसंगेन युनाम योजित नश्यति अभी साध्वी सामचारा यथाही यवते पुमान युवान पुरुषों प्रसंग थी सदाचार परायन रहती पतिव्रता स्त्रीन पर पवित्र जीवन सत्वरे नाश पमे તે રીતે જ યુવતી સ્ત્રીના સંપર્કમાં રહેતા પુરુષનું પણ પવિત્ર જીવન નો અર્થ એવો કરવાનો છે કે અણચ્છિત પ્રસંગનો ત્યાગ કરવો તો ઈચ્છિત બુદ્ધિપૂર્વક થતો પર પુરુષનો પ્રસંગ તો દૂરથી જ તજી દેવો પતિવ્રતા સ્ત્રીઓનો ધર્મ વિસ્તાર બ્રહ્મ વહીવર્ત પુરાણ માંથી જાણી લેવો મૂળ શ્લોક માં રહેલો ચકાર સ્ત્રીઓ સ્વતંત્રો એટલે પોતે સ્વતંત્ર ન રહેવું અને અપી શબ્દ નો બીજા શ્લોક માં આવે છે સ્વતંત્ર નો રહેવું જાણી લેવો મૂળ શ્લોક માં રહેલો ચકાર સ્ત્રીઓ સ્વતંત્રપણે ન રહેવું એમ કહે છે તે પરાશર શ્રુતિમાં પણ તે પરાશર સ્મૃતિમાં પણ કહ્યું છે કે પિતા રક્ષતી કૌમારે ભરતા રક્ષતી યૌવને વાર્ધકે પુત્ર પૌત્રાદ્યા નાસ્તી સ્ત્રી નામ સ્વતંત્રતા સ્ત્રીની રક્ષા કુમારી હોય ત્યારે પિતા કરે યુવા અવસ્થામાં પતિ કરે અને વૃદ્ધ અવસ્થામાં પુત્ર પૌત્ર ઇત્યાદિ કરે એને પરાધીન રહેવું એવું નથી એમ શાસ્ત્રકારો નો છે કે એની આને રક્ષા કરે પોતાની રક્ષા કરવા માટે ઈ સમર્થ નથી એટલા માટે એની રક્ષા કરે નાનપણમાં પિતા એની રક્ષા કરે એના ધર્મની રક્ષા કરે યુવાની અવસ્થામાં પતિ એના ધર્મની રક્ષા કરે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર પૌત્રાદી એની ધર્મ એના ધર્મની રક્ષા કરે બધી રીતે રક્ષા કરે એવો શાસ્ત્રકારો નાસ્તી સ્ત્રી નામ સ્વતંત્રતાનો મત છે કે સ્વરક્ષણમાં સ્વતંત્રતા નથી સ્વરક્ષણમાં શક્તિ નથી કરી સ્ત્રીઓના જીવનમાં અત્યંત સ્વતંત્રતા સ્વચ્છંદતા ન હોવી જોઈએ માધવે કહ્યું છે કે સધવા વિધવા વા या स्वतंत्र या, या चरेत सा ग्राम सुकारी तुल्ध धर्म भवेत किला स्त्री सधवा हो विधवा ग्राम सुकरी नी जो स्वतंत्र रीते घुमा करे तो निश्चितपण धर्म भ्रष्ट थाएज श्लोक नंबर वन सिक्सटी નાભ્યુરુકુચા અને પતિવ્રતા એવી જે સુવાસીની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે તેમ ન વર્તવું અને ઓઢાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું ભાંડ ભવાઈ જોવા ન જવું અને સંપન્ન એવી અમારા આશરેમાં રહેલી સ્ત્રીઓએ પોતાની નાભી સાથળ અને છાતીને પર પુરુષ ખુલ્લા દેખે તે રીતે ન વર્તવું ઓઢવાના વસ્ત્ર વિના ખુલે શરીરે ન રહેવું હંમેશા ઓઢવાના વસ્ત્ર થી શરીર ઢાંકીને રહેવું અને દેખનારા દેખનારા લોકોને ખૂબ જ હસાવતા ભાંડ અને ભવાયાને જોવા ન જવું અને લાજ મર્યાદા વિનાની ગણિકા અને તેના જેવી જ બીજી ધુતારી વગેરે સ્ત્રીઓનો સંસર્ગ સંબંધ ન રાખવો મૂળ શ્લોકમાં સાધ્વી પતિવ્રતા શબ્દ લેખો છે ઋષિએ કહ્યું છે કેજેતેન્દ્રિય સેહ કિર્તિ અવાપનો પ્રેત્ય ચાનું તમામ ગતિ પતિનું ગમતું અને હિત કરવામાં આગ્રહ રાખનારી સદવર્તનવાળી अंद्रिओ ने वश करनारी जितेन्द्रीय स्त्री आ दुनिया में कीर्ति मेलवे मरण पछी सर्वोत्तम गति कल्याण मेलवे मिताक्षर में कहूं छे अनुक्तागृहा निर्गछेत नानुत्तरी न्वरित व्रजेत न परपुरुषमिभाषेत अणिक प्रव्रजितुद्धवैद्यों नाभी दर्शेत આગુલ્ફ ગુલ્ફાદ્વાસ પરીધ્યાના સ્તરીદ્યા ન સ્તનૌ નિવૃત કુર્યાન હસેપાવૃતન ન ભારર તદ્દુન્શ્યાનગણિકાધુરતાભિસારિણી પ્રવ્રજ્રિતા પ્રેક્ષમા આમૂલુહક હી સ્વાચારા છે આગલા શ્લોક માં જોકે પતિવ્રતા સ્ત્રીને શોભતું હોય તે સ્વાચારા છે સુ આચારા અને શોભતો ઋષિ સ્મૃતિ નો શ્લોક છે ને ઓલું મિત્રક્ષરું ભાષ્ય અને શોભતો આચાર ત્યાં જ શંખ જે વગર પૂછે ઘર બહાર ન નીકળે ઓઢણી ઓઢા વગર ખુલ્લા ન રહે અત્યંત ઉતાવળા ન ચાલે વેપારી સંન્યાસી વૃદ્ધ अन्य वैद्य सीवाय कोई पर पुरुष साथ बोले नही नी दिन घूटी सुधी वह खुला न राखे खड़खड़ाट हसे नहीं बंधुओं द्वेश न राखे वेशतारी दुराचार स्त्री दुराचारेशतारी માટે સ્ત્રી પુરુષ નો સંબંધ કરી દેનારીતારી દુરાચાર માટે સ્ત્રી પુરુષ નો સંબંધ કરી દેનારી સં્યાસી ની જે અલગ છે જે તે જોવા માટે ઘુમનારી माया मयामूलक जाल, बिछावी, कपट आचरनारी आचरना खराब स्वभाव वाली आ आ कही क्या एक स्थल रहे संसर्ग थी शुद्ध व्यक्ति न चरित्र दूषित थे तात्पर्य कुसंग ने बधी रीते छोड़ी दे महाभारत में कहूम दुर्जन संसर्ग પ્રત્યાચનમ સ્વપ્ન દારૂ પીવો દુર્જન માણસ નો સંસર્ગ અત્યારે બધા દારૂ તો ન પીતા હોય દારૂ પીતા હોય પણ બીડી ને તો બહુ થઈ ગયું છે ને દારૂ પીવો દુર્જન માણસનો સંસર્ગ પતિનો વિયોગ સ્વચ્છંદ રીતે ભ્રષ્ટ કરવા બને છે સાધ્વી ભવેત આવું આજના કરી પેલા નો ભવે અનુત્તરીયા નો ભાવે સાધ્વી સ્ત્રી બંને પણ આમાં એટલું લે કે સાધ્વી ભવે એટલો અનુભય લે તો અહીંયા સાધવી ભવેત આવું આજ્ઞાર્થમાં અલગ વાક્ય કરીએ તો તેનો અર્થ સ્ત્રીએ પોતાના છાતી દેખાય તે રીતે ન રહેવું પણ સાધ્વી પતિવ્રતા થવું આવું વાક્ય બને સાધ્વી પતિવ્રતાનું લક્ષણ હારી કહ્યું છે કે આરતા મુદીતેષ્ટા પ્રોષિતે મલિનાકૃષા મૃતે મૃયેત યા શાસ્ત્રી જ્ઞેયા પતિવ્રતા दुखी <coughs> दुखी देखी ने पोते दुखी थाए। ने प्रसन्न देखी ने प्रसन्न दुर्बल थी जाए पति नरण थे मरन थाए तो पोते मरे आए पतिव्रता कहवा मृते वर्तरी या नारी समाचारा स्वर्ग लोके मही पति मरण थी जे स्त्री पतिनी चिता में ज सड़ी ने सती थी जाए तो अरुंधति जीवी स्त्री स्वर्गलोक घमे अ पति मृत्यु पीछे तुरंत पत्नीए मरवे विधान बतायू है त तो जे स्त्री में मुमुक्षुपणू न हो ब्रह्मचर्य पड़ी शकम न हो અને એક માત્ર અનિત્ય અને તુચ્છ સ્વર્ગીય સુખ ને જ મેળવવા ચાતી હોય તેને માટેનો છે મહારાજનો અભિપ્રાય વિધવાના ધર્મો પાળી અને ભગવાનનું ભજન કરે વિધવાના ધર્મોમાં લખ્યું છે ને કે ભગવાનને પતિ પતિ માની ને ભગવાન પતિ જીવતો હોય તો પતિ ને ભગવાન માનવા અને પતિ જીવતો ન હોય તો ભગવાનને પતિ માનવાય એ માનીને ભગવાનનું ભજન કરે તો મુક્તિને પામે પતિવ્રતાના ધર્મો કરતા પણ ભગવાનનો આશ્રય છે એ વધારે ફળ ને છે એટલે પતિવ્રતાનો ધર્મ મૂકીને એમની કદાચ જો તે જીવિત રહે તો વિચાર આદિ પાપ કર્મ કરીને पती माताना अधापतन करे। गर्गे कयूं छे स्वरिणी सातु निरय स्वकुल पति मरण पी जत्री ब्रह्मचर्य पाला विना जीव है तो स्वैरिणी है त्रन कूल ने नरक में नाखे छे। તે રીતે મનુ મહારાજે પણ કહ્યું છે કે બ્રહ્મચર્ય ચરેત સાધ્વી પ્રવિષેત વાતાશનમ સાધ્વી સ્ત્રી બ્રહ્મ સાધવી સ્ત્રી બ્રહ્મચર્ય પાળે અથવા અગ્નિ પ્રવેશ કરવું બ્રહ્મ વહીવર્ત પુરાણમાં વચન છે કે કલો નાન્યા ગતિ સ્ત્રી નામ આમ નિર્ણય સિંધુમાં કહ્યું છે માટે જે સ્ત્રી મોક્ષ ને ન ચાહતી હોય પણ અનિત્ય અને અલ્પ અલ્પ જેવા સુખને આપનારા સ્વર્ગને પામવા ચાહતી હોય આવી અવસ્થામાં સતી થવું ને આવી અવસ્થામાં બ્રમ પાડી સતી થવું એ આચાર્ય ધ્યેય ની છે સ્વર્ગ પામવા ચાહતી સ્ત્રીને સ્વર્ગની પ્રાપ્તિનો પ્રાપ્તિ તો બ્રહ્મચર્ય પાળવા માત્રુ કાશી ખંડમાં કહ્યું છે સ્વર્ગમાં જાય અહીંયા ધર્મો વિધવાના ધર્મો પાડે તોય સ્વર્ગમાં જાય પત્યો મૃત્યુ પીયાષિત વૈધવ્યમ પાલયત પુનઃ પ્રાપ્ય ભરતારમ સ્વર્ગ લોકમ સમુષે પતિના મરણ પછી વિધવા સ્ત્રી જો વિધવાના ધર્મ બ્રહ્મચર્ય પોતાના પતિને મેળવીને તેની સાથે સ્વર્ગના સુખ ભોગવે છે વિધવાના ધર્મો પાળે પછી સ્વર્ગમાં જાય વિધવાના ધર્મો પાળે ને પછી સ્વર્ગમાં જાય કે ભગવાન ના ધર્મ જાય ભગવાનના ધામમાં તો જેને ભગવાનનો આશ્રય નથી અને શ્રુતિ સ્મૃતિના ધર્મ પાળે તો એને સ્વર્ગ લોકને સુખ મળે જેને ભગવાનનો આશ્રય છે અને એ જો શ્રુતિ સ્મૃતિના ધર્મ પાળે તો એ ભગવાનના ધામ ભગવાનનો આશ્રય હોય તો ભગવાનના ધામ એટલે ભગવાનનો આશ્રય છે અને એનો પ્રતિ મૃત્યુ પામે તો એમને વિધવાના ધર્મો પાળવાને અને ભગવાનનું ભજન કરવાનું તો પણ ઓલા સુખ કરતા સતી થવાના સુખ કરતાં પણ મોટા સુખને પામશે એવું તાત્પર્ય છે સતી થવાથી જે એને સુખ મળે છે એના કરતાં પણ વધારે સુખને ભગવાનના ધામના સુખને પામશે પતિના મરણ પછી વિધવા સ્ત્રી જો વિધવાના ધર્મ ને બ્રહ્મચર્યુ વિસ્તૃત વિવેચન મિતાક્ષર આદિ થી જાણી લેવું શ્લોક નંબર વન સિક્સટી ટુ ધૃતિ અને સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા ને રૂડા વસ્ત્ર ન પહેરવા કે પારકા બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદીનો ત્યાગ કરવો જે સદવા સ્ત્રીઓનો પતિ પરદેશ ગયો હોય તેને માટે ખાસ નિયમ કહે છે અતિ કરીને દાત કાઢવા અને હાસી મસ્કરી કરવી એ આસુરી ધર્મ છે એટલે સજ્જન માણસો છે એ હશે તો ખાલી હોઠ સુધી જેનું હાસ્ય હીહિન ખીખી ખીખી કરવું એ આસુરી લક્ષણ એટલે પતિવ્રતા ધર્મ હોય પતિવ્રતા સ્ત્રી હોય તો ખાસ ધ્યાન રાખ ધ્યાન ભેળા થયા હોય તો પછી ખીખી એ થઈ જાય જાજુ હરખે હરખા ભેળા થાય એવું થાય હાસી મસ્કરી કરવી એમાં બોલું ખુશી રહેવું એમાં વાતો ને પણ આવું જે સધવા સ્ત્રીઓનો પતિ પરદેશ ગયો હોય તેને માટે ખાસ નિયમ કહે છે પરદેશ જાય પછી સુવાસી સ્ત્રીઓએ સોનાના ઘરેણા પહેરવા પોતાના શરીરને વિશેષ શોભાડવું નહીં ઘણા કિંમતી સારી જાતના વસ્ત્ર પણ ન પહેરવા અને પારકે ઘેર બેસવા ન જવું તેમજ હાસ્ય વિનોદ વગેરે પોતાના શરીરને બરાબર એમ કે શરીરની ચાકરી કરતી હતી એ શા માટે કરતી હતી ભગવાનની દ્રષ્ટિમાં આવે એટલા માટે અને ભગવાનની સેવા થઈ શકે એટલા માટે એટલે ભગવાનના ભક્તનો પણ એવી દ્રષ્ટિ હોય અને પતિવ્રતાની સ્ત્રી છે અને ભગવાનની જગ્યા એનો પતિ છે એટલે એની દ્રષ્ટિમાં આવે એટલા માટે આ શણગાર પતિ બાર ગયો છે તો પછી કરે છે શણગાર સજે છે તો એનો અર્થ એવો છે કે પતિ બહુ વાંધો નથી ક્યાંક મેળો કે સામાજિક ઉત્સવ નિમિત્તે લોકો ભેળા થયા હોય તો ત્યાં પણ ન જવું તે યાજ્ઞવલ્કે ઋષિએ કહ્યું છે કે કોઈ રમત ગમત પોતાનું શરીર શોભે તે રીતે વસ્ત્ર અલંકારાદી પહેરવા સામાજિક ઉત્સવો વગેરે જવું વધારે સામાજિક ઉત્સવો વગેરે વિનોદ કરવું પાર્કે ઘેર બેસવા જવું આ બધું જેનો પતિ પરદેશ કામ ધંધા માટે ગયો હોય કે પ્રવાસે ગયો હોય એવી સધવા સ્ત્રીઓએ છોડી દેવું શ્લોક નંબર વન વિધવા વિસ્તુયોધવા સ્ત્રીઓના વિશેષ ધર્મો કહીએ છીએ અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિ એ કરીને શ્રી કૃષ્ણ ભગવાન માં પતિ ની બુદ્ધિ રાખવી તો એ બે પતિ વગવાન સ્ત્રીઓને માટે સદવા સ્ત્રીઓને માટે પતિ અને ભગવાન માં એક પણ માન હોય અને વિધવા સ્ત્રીઓ એમણે પણ પતિ અને ભગવાનમાં એક પણ માનવું પતિની ગેરહાજરી હોય તો ભગવાનમાં એના પતિની ભાવના કરવી ભગવાન અમથાય ભગવાન તો અંતરિયામી છે એટલે પરમાત્માત્મક પતિ એવી ભાવના કરવી અને ભગવાનની આરાધના કરવી અને પતિ જીવતો હોય તો એમાં ભગવાનની દ્રષ્ટિ રાખીને સેવા સામાન્ય સ્મૃતિઓ છે જે બધી કેવળ મહારાજે અને બધે ઈ ધર્મોને ભક્તિથી નીતરતા કરાયા સામાન્ય ધર્મો પાળે તો એના કરતા ભક્તિ થી અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિ એ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્ર વિધવા સ્ત્રીઓએ મૂર્તિરૂપ શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાનને આ મારા સ્વામી છે આવી ભાવના રાખીને યથાશક્તિ સેવવા તેમની આરાધના કરવી ભગવાનની મૂર્તિ ભગવાન કઈ અવતાર ધારણ કરી પતિ બુદ્ધિ થા ભગવાન વિષ્ણુ ની સેવા તો આ મારા પતિ છે આવી ભાવનાથી કરવી પણ બીજી રીતે નહીં શાસ્ત્રકારો એ બહુ સાયન્ટિસ્ટ સાયકોલોજીકલ રસ્તાઓ બતાવ્યા છે કે સ્ત્રી હોય વિધવા હોય તો એને એટલું એમ કે ઓછું કમતી દેખાય ને કે મારો પતિ નથી મારો પતિ નથી તો એ પૂરતી ભગવાનમાં કરી દે એટલે એને ભગવાનમાં ચોંટવામાં એકદમ જલ્દી ભગવાનમાં ચોંટી જાય એનું મન છે ભગવાનમાં જલ્દી જોટે પતિ પતિમાં જેમાં આસક્તિ હોય એને ભગવાનમાં આસક્તિ થઈ ભગવાનમાં આસક્તિ થઈ જાય તો કામ થઈ જાય અને એકદમ સરળ રસ્તે કામ થઈ જાય જે બહુ સાધના કરવાથી પણ ન થાય એવું સરળ રસ્તે કામ થઈ એને કહેવાય સાયકોલોજીકલ સાયકોલોજીકલ ઉપાયો ભગવાને ગોતી કાયદો છે પિતા પુત્ર અને ભાઈ આદિ સંબંધી ઋષિ આચાર અધ્યાય માં કહ્યું છે કે રક્ષિત કન્યામ પિતા વિન્નામ્યા રક્ષિત કન્યામ પિતા વિના પતિ પુત્રસ્તુ વાર્ધકે અભાવે જ્ઞાતયસ્તેષા સ્વાતંત્ર્ય નચિદ સ્ત્રી પિતૃમાતૃસુભાતૃ શ્રુ શશુરમાતુલૈ હિના ન વિના ભર્ગણીયા ભ્રીકન્યાવસ્થામાં હોય ત્યારે તેની રક્ષા પિતા કરે જુવાનીમાં તેની રક્ષા પતિ કરેન્નામે પણ સ્ત્રી કોઈ પણ અવસ્થામાં સ્વતંત્ર કેમ હોય તો રાજા એની રક્ષા કરે પણ સ્વતંત્રતા ક્વા સ્વતંત્રતા આ કોઈ ન હોય તો તેની રક્ષા જ્ઞાતિજનો કરે પણ સ્ત્રીએ કોઈ પણ અવસ્થામાં સ્વતંત્રપણે ન રહેવું સ્વતંત્રપણે ન રહેવું એનો અભિપ્રાય છે કે કોઈ પોતાના રક્ષક પોતાની ઉપર પોતાની રક્ષાની ભરોસો ન રાખો કે હું જ મારી રક્ષા કરી લઈશ ધર્મમાં ધર્મમાં ભંગ પડે તો હું જ મારી રક્ષા કરી લઈશ એવો ભરોસો ન રાખો કોઈને કોઈ એમાં ક્રમ કીધો એમ પ્રાયોરિટી કીધી કે આ હોય તો આ અવસ્થામાં આ અવસ્થામાં આને બધા એને રક્ષક તરીકે પોતાને રાખવા એ કોઈ ન હોય તો જ્ઞાતિના વૃદ્ધજનો હોય એને રક્ષક તરીકે પસંદ કરવા એ ન હોય તો રાજાને શરણે જાઓ વિધવા સ્ત્રીએ પિતા માતા પુત્ર ભાઈ સાસુ સસરો અને મામ અને મામો આ કોઈ પણ સગાની સાથે રહેવું પણ સ્વતંત્રપણે ન રહેવું સતયુગની અંદર આ બધા કળયુગના ધર્મ છે ને અંદર એકાંત બહુ મહત્વ આપવામાં આવ્યું કારણ કે એ બધા સક્ષમ હતા એકલા પણ દોસ્તી રહિત રહેવા દોષતી દૂર થવા માટે એટલા સક્ષમ હતા કળયુગમાં એને પ્રાધાન્ય ન આપ્યું ને કળયુગમાં સમૂહને પ્રાધાન્ય આપ્યું સત્સંગને પ્રાધાન્ય આપ્યું કે કળયુગમાં એકલો માણસ છે એ એકાંતમાં દોસ્તી પરાભૂત થઈ જાય એવી વધારે શક્યતા એટલે એને સમૂહ મારે તો દોષ એનો પરાભવ ન કરી વિધવા સ્ત્રીએ પિતા માતા પુત્ર ભાઈ સાસુ સસરો અને મામો આ કોઈ પણ સગાની સાથે રહેવું પણ સ્વતંત્રપણે ન રહેવું જો સ્વતંત્રપણે રહે તો એકલા રહે એકલા જો સ્વતંત્રપણે રહે તો લોકમાં તેની નિંદા થાય છે આ બંને શ્લોકોની વ્યાખ્યા વિજ્ઞાનેશ્વરે કરી છે પહેલા કન્યા ને કોઈ કરવાથી પિતા બચાવે અકાર્ય થી રક્ષા પોતાના ચરિત્ર થી ચરિત્ર માં ભ્રષ્ટતા આવે એનાથી રક્ષા કરવામાં આ બધાની સહાય લેવા દે આ બંને શ્લોકોની વ્યાખ્યા વિજ્ઞાનેશ્વરે કરી છે વિવાહ થયા પહેલા કન્યાને કોઈ અકાર્ય કરવાથી પિતા બચાવે તે પછી પરણેલી સ્ત્રીને તેનો પતિ સાચવે અત્યારના જમાનામાં આ બધા શ્રુતિ સ્મૃતિના ધર્મ છે એ સ્ત્રીઓને માન્ય નથી એ સબ તાળના કે અધિકારી એવું રામાયણમાં કીધું અને સમુદ્ર એ કીધું ભગવાન રામ જયારે સમુદ્રને મારવા તૈયાર થયા બાણ લઈને પૂજા કરી તો માયના નહીં પછી બાણ ચડાયું એટલે સમુદ્ર પ્રગટ થયા અને એણે એમ કીધું કે મારા મારો વાંક નથી તમે જ આવો સ્વભાવ અમને દીધો છે એટલે આ ચારેય તો આવા છે ઢોલ ગમાર ચમાર અરૂ નારી એ સબ તાળન કે અધિકારી એટલે શું એવો અર્થ નથી તાળન એટલે શિક્ષા શિક્ષા એટલે ટ્રેન શિક્ષા એટલે દંડ નહી એ સબ તાળન કે અધિકારી એટલી બધા શિક્ષા દેવાના એને ટ્રેનિંગ દેવાના એ પાત્ર છે ઢોલ કેવો વાગે એવો વાગે જાણે વાગે જેવો વગાડનારો હોય એવો વાગે તે ઢોલ ભો ભો ભો ભો કરતો હોય તે ઢોલ નો કે વગાડનારાનો વાઘ કોનો વાક છોકરા કેવા હોય એના ટ્રેનિંગ દેનારા હોય એવા હોય કરે છે એટલે એનો એને ટ્રેનિંગ દે છે એનો વાંક ઢોલ ગમાર ગમાર એટલે મૂર્ખ માણસ મૂર્ખ એટલે બાળક જેની બુદ્ધિ નથી કઈ ઘરની બુદ્ધિ નથી કેવા હોય તો એને ટ્રેનિંગ દેનારા હોય એવા હોય ટ્રેનિંગ દેનાર એ કઈ દોષ કરે છે કે ભૂલ કરે છે એમાં એનો વાંક છે નહી એને ટ્રેનિંગ દેનારાનો વાંક છે એમ ઘરમાં એને પતિની સ્ત્રી છે એ જે કઈ કરે છે એને એને ટ્રેનિંગ દેવી જોઈએ નગર તો મૃત્યુ એ આવી અને તેવડ ન હોય તો એને ન થવું અને એકલા એકલા ફેરી રાખવું એટલે આ ત્યારે છે એ તાળન કે અધિકારી તાળન એટલે શિક્ષા શિક્ષા એટલે દંડ નહી શિક્ષા એટલે ટ્રેનિંગ તમારા હાથ નીચેના માણસો છે એનો દોષ તમને ફીલ થવો જોઈ કે આ આવું કરે છે તો મારામાં એવું શું છે તો ઈ એવું કરે છે નહી તો કરે હું કરવા નહી તો કારે નહી આવ વિભીષણે ગુનો કર્યો તો દંડ કોને માગ્યો રામચંદ્રજી ભગવાન વિભીષણ દર્શન કરવા આવતો હતો એટલે પૂર પાટ દોડ્યો આવતો એમાં એક બ્રાહ્મણ મરી ગયો તામિલનાડુમાં એટલે બધા બ્રાહ્મણો એને પકડ્યો હારી પછી પીટ્યો અને પછી પૂર દીધો જેલમાં એટલે રામચંદ્રજી ભગવાનને ખબર પડી એટલે રામચંદ્રજી ભગવાનનાડુમાં તામિલનાડુમાં રાખ્યો છે રાખ્યો ભાઈ એટલે કે ક્યાં રાખ્યો છે એટલે ભગવાન ત્યાં ગયા અને પેલા બ્રાહ્મણોને મળ્યા અને બ્રાહ્મણોને પગે લઈ અને વિનંતી કરી જોકે ભગવાન આવ્યા તો ઓલા બધા એ બ્રાહ્મો પગ્યા પડ્યા ઓહો અયોધ્યાના મહારાજ આવ્યા છે મહારાજ બ્રાહ્મણ પણ ભગવાન એને પગે પડ્યા કે આ ઓલો તમે બાંધ્યો છે ને એ લાવો એ મારો નોકર છે મારો સેવક છે અને એની ભૂલ થઈ એની માફી માંગવા હું આવ્યો છું અને એને કઈ દંડ દેવો હોય તો એ મને દો કારણ કે સેવક ગુનો કરે માલિક સમજી લેવાનો એમાં માલિકા ક્યાંક ક્યાંક પડ્યું છે નકરી થાય ને એની પેલા કન્યા ને કોઈ અકાર્ય કરવાથી પિતા બચાવે તે પછી પરણેલી સ્ત્રીને તેનો પતિ સાચવે એવું આવ્યું એની પતિ જ હોય ત્યારે એને વૃદ્ધાસ્થામાં હોય તો તેની રક્ષા જ્ઞાતિજનો એ કરવી અને પિયરિયા કે સાસરીયા કોઈ ન હોય ત્યારે તો સ્ત્રીની રક્ષા રાજા કરવી સ્મૃતિનું વચન છે એ શ્લોક ની ટીકા કરી છે સ્મૃતિનું વચન છે કે પક્ષ દયા વરતા પ્રભુ પક્ષ માંથી રાજા એનું રક્ષણ કરવાની અને રાજાની ફરજ છે માટે સ્ત્રીઓએ ક્યારેય સ્વતંત્ર રીતે ન રહેવું માટે પતિના સિવાય કે પિતા સગાઓના સિવાય સ્ત્રીઓ મનુ મહારાજે પણ કહ્યું છે કે બાલયા વાતિયા વૃદ્ધયા વાપી યો न स्वातंत्रण कर्तव्य किंचित कार्य गृहस्वी पिता भर्ता सुतेना नेरहत्म येषा ही विरहेण स्त्री गर्ता सै कुलद्विए बाल्यवय जुवानी में के घड़पणमा स्त्रीए पोता घर न कोई काम स्वतंत्रपणे न करव पोता पिता पति के पुत्र विना एक रहो विचार न पिता के पति जो निकटना सगा विना जो एक स्त्री रहे तो पियरिया सासरिया बनने बने निंदा थाए छे। स्वामी, स्वामी महाराज